મારી હાથ પેઢી હાથ ની પેઢી ના છોકરા ની બહુ તે સોના ની કોળી માં ભલો ભલો બે તે હું અહી બેઠો બેઠો સાત સાત માર નું જોઈ શકું હા આખો ઇતિહાસ બધું અનવ્યાય ગયો भले आन पर जैसे आ दाखलो बनाये बहुत बुद्धिशाई दाखिल बता आराम कर जो जो पुस्तक म लखनी चुहत्तेर मैं लिख पुस्तक पांच मू केंद्र थी गयुआ हिंदुस्तान सारू थे हिन्दुस्तान विश्वास नहीं पड़े कारण के काश्वास नही पड़े के का લોકો એટલે ક્રમિક સુધારો આગળ ક્રમિક બગાડો બંને હા કયું તો કાચી બુદ્ધિ વાળા રહેવાના થઈ લાયસન્સ લઈને આયાથી હજી તો હા ફ્લેગ ચાળો ચાલવાનો છે દરિયો જીયા ની બોમ્બ ની શું કર્યો બીજા બધા બોમ્બ નહી પડવાના જીયા એક બધા આપણને ત્યાં તમારે પાડું છે ને બીજો અમેરિકા કઈ રીતે દારૂખોનો લડવાનું કોક લાવ બની જશે બધા પણ ત્યારે રહેશે જોનારા આ બધું જોનારા અડધા મકાન મળશે ને પછી પડે જુના મકાન કરતા પેલા એને નવા કુંડમાં શેની કુંડ છે તે ઘઉની ચાલી ટકા બી કાંકરા હિન્દુસ્તાન લોકો ઘઉ ની કુંડ્યું કે નથી કે ઘઉ ની શેની કે છે ઘઉ ની એવું નહી બોલે તો અંદર પચાસ ટકા કાંકરા નાખીને આપે કાંકરાવાડી જ આપે શોધીને કાંકરાવાડી શોધીને આપે એ આ તેવું કાંકરા નાખીને આપે તો કુદરત શું કરે છે કાંકરા જુદા પડી જશે અને ઘઉં જુદા પડી છે અને ઘઉં રહેશે બે બાજુ ઘઉં રહેશે અને અઢી બાજુ કોકરા માટી અમદાવાદ ના પેપર વાળા કઈ થોડે મને હવે ઘઉં કોણ ને મટ્ટી કહો કે કહો તમે જવાબ આપો કોણ ઘઉં કોણ રે છે બચે ઘઉેરા મટી થઈ જશે ઘઉં રે છે એમ કોણ અત્યારે ઘઉં માં ખાબ્યા એ કોકરા બધા શું કયું તો કોણ છે જોવામાં દેખાય તો છે પેપર વાન કોણ ને કહું કોણ સમજી લો સાંભળી લો ભ્રષ્ટાચાર પહોળ ને છે પઢણ ને કરાવડાવે શું કરાવડાવે આપણે ના કરવો હોય તો ઉભું કરે તું તેવું ભ્રષ્ટાચાર આપડે કરવો જ પડે ભ્રષ્ટાચાર પરો પડે છે આ બે જાત લોકો આખી દુનિયામાં વસે છે અત્યારે કેટલીક વસ્તી ભ્રષ્ટાચાર પર વિચાર કરવો પડે છે અને કેટલીક વસ્તી છે ભ્રષ્ટાચાર પર કરાવડાવે છે આ બે જાત લોકો જીવે છે પરણી કર્યા બધી બટ્ટી નહીં થઈ જવા ને બે પગ ને બે પગ થી પડી જવાયું ચાર પગ અને પૂછડું વધારું સમજ્યા અને આ લોકો ફરી ભ્રષ્ટાચાર બધા ભ્રષ્ટાચાર ઓછા માં પૈસા ખાલી થાય એટલે પછી એક ભોગવાડવા કેવાય ગોડવાળી પૈસા હોય તો પૈસા ખાલી આવ્યો દાદાજી કેટલી શું થયું પણ તમે ભાગ્યા એટલું આપ્યું આપ્યું નઈ એને બહુ કાયરાત કરે એટલે દુઃખી થયો દોઢ ગયા દોઢ કરોડ ગયા હા એટલે દુઃખી થયો આ તો દુઃખ સરખામણી નું હા પણ સુખી થયું જેટલી જીત્યા ગયા છે ત્યાં પણ દુઃખી થયો એની વાત કરીએ છીએ આપડે આપણે એ વાત કરીએ આપડે એની વાત કરીએ હરિભાઈ લાખે પણ આ બધા પૈસા થાય જમીન લુટા બેંકો હતી જમીન માં દેખાયા પછી નઈ બેંકો નહી ફાઈનાન્સિયરો તમને ભેગા કરે બહુ ઈચ્છા નહીં ને કયા જ કુદરતે શું કરું તારે શરીર પછી દાખલો લઈ જંતર કે છે ખબર પડે એટલે કીરો ઉપર લેશે વાળ કીરો ઉપર લેશે એ દિવાતન ટાઈમ માં હજાર નીચે એટલે ભગવાને એને જીકવાળો મનસરી પીરવાનું પચાસ સિત્તેર કિલો નોર્મલ આવતી હારું કરું થાય કોઈ કહે છે મારી જરૂરિયાત તો બધું આવી હાર કોઈ મારી જરૂરિયાત સાઈડ અને ભરતી આવતા સુડે લક્ષ્મીકરાતા લાટે લોધિયા બનામ કે હોય છતા પોતાની દાંત મારી વાપરે નઈ લોઝર્વ કરો આને ક્યાં રૂપિયા ફાયદો થાય એની દ્રષ્ટિ જશે આખો દા લો ની દ્રષ્ટિ મા ની માસ આખો દાવો માર ની ખુબ મહેનત કરી મહેનત કમાય છે શું કમાય ક્વા કર દાદાજી તું છી ને આ મારા થયા હતા સંજો ભેલા થઈ રહ્યા નીકળી જાય એક માસ લક્ષ્મી દેવી કરવા માટે આ વખતે બાજુ ઉગાડી રાખ્યું બઉ જાય બીજા બધા કે પગાર જવાનો બંધ કારણ કે હવે ભરેલા રૂમ માં પવન રૂમ ભરેલો હોય ને પવન બીજા બહાર આવું બાર ધરાડાધ થતું હોય બહાર વાંટોળ્યું હતું મહી કેંટોળી લક્ષ્મી નો જવાનો રસ્તો પેસના નો રસ્તો જવાનો રસ્તો બંને રસ્તા ખુલ્લા થવા કઈ કાયદો થશે કાયદો થાય ત્યાં તમા પવન નું કઈ દીધું છે મેળાવે પવન આવે છે અહીં જે ભરેલો પવન ન બાયું ફૂલ રહેતા હવે એ ના આવે બીજા બાયું બંધ રાખીએ એટલે લક્ષ્મી તો પૂર્ણ ના થશે આ થશે સંજોગો બધા થયા સાયન્ટિફિક થઈ જાય એક ગામ આવ્યું ગાડી આગળ ની જવા દે હું શું તમારું બધા દરેક રાત આખી રાત માં રાત ના એવું ના ચાલે કે અમને નિસ્પત તમારો શું અધિકાર છે અમે લૂટે ના લૂટી એની ફરિયાદ કરવા માંગતા ને આ જે અમે અમે જતા હતા પેલા આપડા પેલા જાય છે આ એકદમ કોણ અને એવા બધા પેલો ગયો છે તમારા હિસાબ હશે એટલું તમને નાપ દેસો કોઈ તમને ના દે કેવું એવું બિલકુલ દુનિયા છે લાખો ચોરી વચ્ચે તમારું નામ ના લેજ જાણવું કે વ્યવસ્થિત વ્યવસ્થિત માં છે પણ એ પેલા યોગ્ય પ્રયત્નો પોતે કરવા જોઈએ ને હા યોગ્ય પ્રયત્નો એનો હજ વધુ પડતું નહી જોકે પ્રયત્ન નહિ વ્યવસ્થિત છે ચારે ગાડીઓ ડ્રાઈવર જાવ વ્યવસ્થિત છે આખે પછી વ્યવસ્થિત છે એમ કેવું ભાડું કે ડ્રાઈવર માને તમે ખુલ્લી વાગે ગાડીઓ કરાવો અને સાવધાની પૂર્વક ચાવો અને પછી અથડાય તો વ્યવસ્થિત છે શું કેટલે એ એની મશીનરી કરે સાવધાની રાખવાની મહેનત મશીનરી બોડી કરે છે પોતાને સાવધાની રાખવાની રિલેટીવમાં મહેનત કઈએ ને રિલેટિવ માં એ મહેનત કઈએ ને રિલેટી આપણે કુદરતી ના સાવધ રહતા માણસ આપણે નથી કે રિલેટિવ માં प्रयत्न कर सकते बढ़ू मिकेनिकल प्रयत्न नो જે એ કહે છે કે ડાબે હાથે ચાર વગેરે ખાવાનું છે તો પણ કેવું કરે સાવ વાળા નું કહેવું છે આ બાકી મિકેનિક મધુ રીતે એમ થયા જ કરે સાવ આ વખત આ વખત ના આક્રમ વિજ્ઞાન માં એમ એવું એવું જણાવ્યું છે કે મનમાં જે વિચાર આવે છે मन में जो विचार आए विचार खराब है सारा है विचार आया गया जय ज्ञान लीधा पे शुद्धात्मक पदे बैठा पी जय आया चले तो पे पराक्रम भाव उभो संभव केव रहे परम भाव जो उभो નિશ નિમિત્ત છે નિશ્ચય નિમિત્ત થશે खराब वाडी अपेक अपेक <स्थाँगे> बोटल अपेक्षा है विचार એ લાલલાલ નો ન હોવી ઘટે એ ભાવ તો એને રહેવા જોઈએ ને ભલે વસ્તુ ખરાબ નથી એ તો રહેવું જ છે અનુકૂળ છે એ પોતાને ભાવ તો રહેવો જ છે યોગ્ય છે શું કહે છે કે આ વિચારો જે છે ને એ વિચારો માં વિચારો કજુ કામ કરતા નથી હેલ્પ કરતા નથી અને જે આવું પણ નહીં ના આવા વિચારો ન ઘટે આવા વિચાર કેટલાક વિચારો કાર્યકારી છે અને જરૂરત છે વધારાના વિચારો છે અને ખરાબ વિચારો બધાને આપણે જોવાનું કહીએ છીએ પણ કોઈ એવા વિચારો કોઈ લિમિટ ના કારણે આવતા હોય લિમિટ ના કારણે વિચારો ઉદભવતા હોય એના કારણે કોઈ એવું એવું ખરાબ લિમિટ મળ્યું एक सारू खरा तो ये, ये, ये भाव तो रेटा क्यारे जय आ खराब है मन में लगे तो आ न होटे लगे हाँ ज्ञातक नहीं मैं ज्यादा सीधी रीते ज्ञातक नहीं मता ખૂણા ફોચો ના કરતા હોય ખૂણા ફોચો કરે તો શારીરિક તકલીફ નાના રમત ને આપે કેમ એમ બહુ ઉતારી ઉતારવા ઉતારવામાં મૂકી દીધી આ દેશ માં જ્યાં સુધી ક્રિકેટ ને આગળ નંબર બનાવ્યા છે સિનેમાન ક્રિકેટ है। जे, तरीके करे। आप करो एक एक बराबर छे, छे। क्रिकेट तो बघाड़ करेक्ति करती ક્રિકેટ માં ખરાબ શું સારું શું એક વસ્તુ સારું પણ એક નિર્દોષ રમત છે કોણ નિર્દોષ તમે આપડા સારો છે પોનારમ માં સારો છે કારણ કે એકલ ને વધારે આપડી છોકરાબાજી સારી છે એકલ ને વધારે આનો જે ઉપર આવરણ ચડ્યો છે આ ખારું છે સારું છે સારું છે સારું છે કેવાથી જે આવરણ થાય છે પછી માસ અંધ હોય છે એટલે વાતચીત ઉપર નિવેડો લાવે નઈ સમજી શકાય એવી વાત છે ખરાબ હોય ખરાબ સમજી શકાય ભલે છોડી ના શકાતો ખોટી છે એમ પણ આ બધી ખોટી આ બધી આ જે ક્વાર પછી કાઢી છે બધી ખોટી છે આપડે ત્યાં ગેડી દડો હતો ઊંચી કોમ જૈનો બને બેટિંગ ખરેખર તો ખેલાડી જગ્યા એટલે આપડા બેટિંગ સારું મારે એમાં શું તમે હા જ્યાં આપડો નંબર પેલો લાગે એ સાચી રહ્યા આ તો દાદા કઈ જુવાન લોકો ને તો આવી સ્પોટ નહી હોવી જોઈએ એમ આ તો એમ કે તમને થોડુંક ફીટ થાય બીજો તો અમુક આજે બની બોલું હું બોલું નઈ દાદા એશિયાળ આવડું મોટું થયું एम बधी रमत एशिया रमत उत्सव गो दिल्ली मैंखाई नहीं रमतखाई समझे ઉનાળથી બળતો માણસ પામે રિયલ આનંદ છે સાચો છે એ તો આને હાથી ને તાપતા કરે સાંભળવા માટે સિનેમા તો એવું છે ને ઓગણીસો અઠ્યાવીસ માં મેં સિનેમા ને હેરામ કર્યો હતો કે આ દેશ ની કરવા માટે આ વસ્તુ આવી અને તરત જ વાંધી સ્ક ટીવી સ્પીડથી સુધારો કરશે બાબત સ્પીડ થી બગાડ કરું અને સુધારું કરે આ તો આપડે પાકિસ્તાન આપડા અમને ઉતરવું જોઈએ તને ઉતરવું ઘણો અલગ છે કેટલા ટેસ્ટ પડેલો તમે તમે ના ના ના મને ઇન્ટરેસ્ટ દાદા હું જોતો નથી બેડમિન્ટ બેડમિન્ટ એ બધ ના હોવું તો તું રમત છે મારો ગાડી ગાડી ને <PULAC> <तो> व्यवहार <laughs> <लगे> <laughs> आरोग्य सुधार सारू आरोग्य सुधार दादा रमत रमवा आरोग्य सुधरे रमत रमवा आज रमत रमना आधाए ना आप घे एम कहवाग करो थे मंगल हल्की हल्की को આ રમત થાય ઊંચી સુધારી કેટલા લોકો એની પર ઉભા હોય સારા સારા ખંડ માં શું ખબર કથામાં નથી વખરતા कथाएं हम दादा गणी सा कथा में घणु सात कथा मनु एट मनसो हो ना, ना, कथा दस थी गया पंद्रह कथा आज एटली हाजरी तेन त्र लाख मनसो अत्यार आप सांताक्रुज मतलब कथा चले સિનેમા તો સિનેમા એ નકલ છે જેટલું અહિકારી જેટલું સ્પીડ થી જેટલી સ્પીડ થી અધિકારી છે એટલા સ્પીડ થી અહિકારી થઈ પડે કારણ સારા પાઠ બજાય સર આવે છે તે લોકો શું કઈ જશે પ્રથા કહી જશે એનો ક્યારે જ નથી એક મોટા માણસ ને પૂછ્યું બઉ મોટો માં આવી કે તમારા માટે તમે ત્યાં આવો ત્યાં કયો ના એ હજાર માં આવતો વીસ હજાર માં ત્યાં હું આવતો નથી કેટલા કેટલા રૂપિયા બધુને પૂછાય ખબર પડે મધુને પૂછે કે ભાઈ આ સર મફત નિકા તો આઈ ના પાસે ટાઈમ બધા બગડે હું આવું કે આવું તો પાંચ જેઓ પવન છે બાકી બાકી એ તો આપડે પહેલેથી છે ઓ રેસની ક્લબ ને રેસ ના કોર્સ ની વાત કરું છું રેસ રેસ ની વાત નથી છે ક્લબ ની વાત ની ક્લબ જે અત્યાર દેખા 500 રૂપિયા નું સમતા આ એક ગ્રુપ માં છે પાન આ પાના રેસ ની વાત થાય મળે આ કમિટી અડધા પ્રકાર ની માં જે પણ વિચાર તો સમજાય છે વિચાર એના પ્રોબ્લેમ છે દર વખતેだって 20000 મોરક મને માં ત્યાં તો આવું જેવું છે મને તો નહીં ગયા હા ગણપણ ભલે કે ભૂલાય નહીં આવે ભૂલાય નહીં હું ગયા કરતા ત્યાં બૈરી બૈર્યા છે બધાય ખોટ ના અંગે થાય અત્યારે આ મુંબઈ છે તેમ પોએ પોએ આપણે ગીડા ડબ્બા કરી ચોખા દી ના આપડી ડેરી ના પોય કોઈ થી ઇન્કા ઘર ચોખ્ખું ઘી નીકળે નીકળે ચોખ્ખું ચોખ્ખું નીકળે કરો બે વાત નીકળે હા દાદા ચોખ્ખું છે એનો વિશ્વાસ આવે એવું હોય એ બીજી બીજી તમે બીજી વાત ને કરો માર કે ચોખ્ખું ઘી કોઈ બહાર નીકળે અંદર બે ખબર ચોખા માનવતા પરવાની છે બી પરવારી છે માતા ચોખ્ખી વાત એને સમજાય નઈ ચોખુ ગી આવે ને તો ખાવ ને તો ચોખ્ખું ખાય ને એવું આવરણ થઈ જાય છે મારે કઈ જીજા થોડી વ્યાન ના ભાઈ અમારે વંચ ના ભાઈ વટી હિતકારી હિતકારી શું અને હિતકારી શું ખીલે છે અવળી વધારે દાદા પાના ની આરે પૈસા એ બધું પૈસા એ બધું પણ ખીલે છે બુદ્ધિ કસાય છે દાદા અહિયાં અહી નુકસાન શું છે આમાં નુકસાન ક્રિકેટ માં ભલે લાભ નથી આપે છે રમત વાર મારો કઈક મેચ મળતું છે તો અમને આ ડોડમ બોલા શું બાબા रमनारा हो रमनारा रमता है बदाय युवा रमता जोता है બધે રમત ચાલુ હોય જે જુનારાઓ બધા જોવા નીકળ્યા જ છે ને જે રમે